મોહનભાઈ ત્યારે મેં કહ્યું આ છે તારા હારું જોનત કરી અરે કેટલું બિચારા કરે છે તારા હારું તે તું આ છે ના થઈ જ કયું રાખે છે લઈ જવા તું હોત ને તો મારા બાપા દસ લાખ દેવું મૂકીને બધા એવા છે કે છે હું આવ્યું એમ તો અમને આટલું અમને બેટ જોતા આવડે જ ને બા છોકરો શું બોલી રહ્યો છે મારા બાપા તો દસ લાખ દેવું મૂકીને જાય એવા છે કે જો લઈ જવાય ને તો સવાર ભાગી રહ્યા પાસે ચલાવાનો એક બીજા જોડે હાથ ધરાવું બધા ધોરણે હાથ મળી જાય ને એ જ મારે કે મંદિર માં પૈસા ના સારા પૈસા લેવાય નઈ અમારે સહમત હોય તો જ અમે આપીએ આપીએ એટલે મેં ના પાસે હું તને તો એટલી નથી આવી છે વેપાર કરે છે કારખાનો કરે છે ધંધા કરે છે બધા આપડા જેવી બધા પંદર લોક છે અને ત્યાં આગળ આપડા તીર્થકો નો ધર્મ થતો છે બંધ થઈ ગયું અત્યારે ત્રણ હજાર વર્ષથી પણ મૂર્તિઓ બે ત્રણ વાર પછી દર્શન દર્શન ખુલ્લા થશે તાર મૂર્તિ જોઈશું તાર તમને ગવ્યતા લાગશે હવે જે આધાર હોય ને તે દર્શન કરીયે તો ઘણો લાભ થાય બાકી જે ગયા હેલ્પ ના કરે જે કલેક્ટર હોય તેની સંચાલક ગયા તે રિટાયર થયા તેને કોણ પૂછે એટલે આ સિમંદર સ્વામી તૈયાર ચોવીસ તીર્થકો ગયા એને આપણે સહી કરે નહી આવે એવું કૃષ્ણ ભગવાન તો હમણાં થયેલા પાંચ હજાર ઉપર પાંચ હજાર રૂપર હતા એકાવનસો ઉપર અને એમનું આયુષ હજાર વર્ષ હતું એક વર્ષ નું એમનું અરે એમના કાકા નેત્રા ને ભગવાન કેવાતા મોટા કોલપો નું હજાર વર્ષ નું રામચંદ્રજી આડા હજાર વર્ષ નું એમના પેહલા થાય બહુ પેલા અને આ શ્રીમદ સાહેબ એ બહુ પેહલા ના હવા લાખ વર્ષ છે હજુ લાખ વર્ષ લેવાના આપડા મહાત્મા બધા મોક્ષી એમની પાંચ સી ગી ગયા અરે પોતે આયુષી ના ભાઈ પૂછે છે એવું કેમ આયુષ બાંધી ના આવેલા પોતે તહેવાર તહેવાર કઈ આત્મા જુદો જુદો જ નહી મહાવીર સ્વામી સાથે થઈ ગયા ફૂલમોન તે બોતેર વર્ષ નું જ આયુષ बेन पूछे श्री कृष्ण भगवान नो मोक्षण भगवान तो खराबमोन नहीं कृष्ण भगवान मधर देवकी भाई बड़द बड़देव बड़ बड़ आ ते का चामा कुटुंब ना तरण थे फूलमोन માત્ર લોકો દૈનો કરી કેતા કે અમે કરી લઈએ આપણો મહાત્મા ના કે દાદા તમારે કશું કરશો નહીં અમે બધા ભેગા કરી નાખી શકાય અમે ટેકો કરીશું બધા અમે બધા વાઘી અડાને પણ ટેકો કરીશું ને આ બહારના નથી કરવાનું અમે જ કરી લઈશું કર્યા પણ એ લોકોએ બહુ કર્યા સારા કર્યા શિવ ભગવાન નો મોક્ષ કે શું થયું હા બીજે બધે નહીં આપો તો ચાલશે નઈ તો તમારું બધું આ કઈ આ રીતે વાપરવું તો જોઈએ ને તો બીજે નહી વાપરો ચાલશે તો બઉ થઈ ગયે અમે તમને સમજણ પાડીએ અમે આમાં પૈસા અમારે લેવા દેવા હોય અમારે તો આ સંઘમાં છો એક માણસ નોકરી નથી બધા કામ જ જાતે જ કરી લેતા પૈસા ખબર નથી આવે તો પણ નોકર માણસ નહીં અમને કલ્યાણ સ્વરૂપ ભગવાન કે શિવ પોતાનું કલ્યાણ થઈ ગયું બીજા કલ્યાણ કરે છે અને પેલા તીર્થંકર તો તીર્થ કેટલાય લાખ માણસ નું કામ કરી નાખ્યું અમારી ઉપરી તીર્થંકર સારું છે ને બા દાદા બધા દાદા મારી જોડે બધા એની પુન્ય એમની ખરીદ આ બધા આખી આખી ના જ વધારે વધારે તો સંગ્રામ ને જોડે આખી નાચ તમારી બાકી ના થાય આપડે મોટી કોરલ માં ઢેરા હા દાદા તે એમને ખાલી પડી રિપેર કર્યું ને હા વરાંત આવે છે તે લોકો એ પેલું જાત્રા જેવું કરી દીધું બધા જાય છે ત્યાં આગળ આવે તો ખબર નથી એમનો છોકરો પેલો છે હા હા બરોબર ને? તેરા મને બરોબર ખબર નથી દાદા પણ એ બંને છે તો છે દાદા બેન પૂછે છે કે તીર્થંકર પછી કોઈ જ નહી પછી કોઈ જ નહીં કોઈ જ નહીંકર છે એટલે આ દુનિયા આખી પરમાણુ બનેલી છે અને દરેક જીવ પાત્ર પરમાણુ બોડી છે બોડી એમાં સૌથી ઊંચા માંચા પરમાણુ આખા વર્ના એના તીર્થંકર ના શરીરમાં હોય ઉત્સાહ એકદમ ઉત્સાહ આકર્ષણ થાય આપડે આ ત્રીમંત્ર બોલીએ આપણને કેવી રીતે ફાયદાકારક નીવડે બોલ એનો એ કેવી રીતે થાય જન્યુઆરી અંતરમ કહીએ ની એટલે જો છે આ પંદરે ક્ષેત્રો એ બધા નમસ્કાર પહોંચી જાય પૂરો કેટલું બધું નમો સિદ્ધાર આચાર્ય ભગવાન એ આપણા દેશમાં નથી અત્યારે આપણા જે આ થઈ છે ને તેના આમ પરમેશ્રી માં ના ગણાય એમ કારણ પરમેશ્રી માં તો આત્મદ્રિ થયેલી હોય તો જાય જે પૂછવું છે આવો આવો દેખાય છે એવું જગત તો એટલું નથી એટલું વિશાલ ઘર બહુ નું વિશાલ છે આ તો આ તો દસ ટકા દેખાતું હશે ખરેખર રમેશભાઈ રમેશભાઈ તમારું નામ છે કબૂલ કરું છું યુ આર ને માય કેનારો આઈ કોણ કેનારો હું રમેશ હા હું રમેશ નઈ રમેશ અમારું નામ આપડે ઓળખવું પડે કે જાણે તો આ સંસ્થાનો કઈ નિવેડો આવે નહિ માનો પાર જ ના આવે તો ઉપાધ્યો ઉપાધ્યો સંસાર માં રહેવા છતાં ચિંતા બિનતા થાય નહીં મારી પાસે એ જ વિજ્ઞાન છે લગભગ ત્રીસ થી ચાલીસ હજાર માણસો એની ચિંતા કરે કારણ કે વિજ્ઞાન થઈ જાય કામ આપ જંગલ માં ભટકતો હોય સાધુ ભાવ હોય જંગલ માં ભટકતો પૂરો સંસારી દસ ધંધા ચાલતા હોય અને છતાં ચિંતા ના હોય એનું સાચું પેલા ભાવ ઓછું એને ઇન્કમ ટેક્સ નહીં સમાધિ કલાક ની વ્યાજી હોય પણ વ્યાધી નથી ખરું કે જેને ચોવીસ કલાક વ્યાજી હોય જોયું નથી સત્યાવીસ પોઈન્ટ મેન્શન અને ટેન્શન વગર ના બની શકે સા વિજ્ઞાન થી ઘણા માણસો બતાડ્યો અહી એના માટે શું ફરું છું અંબરિકા આખો પ્રોગ્રામ હતો દર સાલ મારો સાડા ત્રણ મહિના નો પ્રોગ્રામ હતો ગામે ગામ શહેર શહેર ભરું છું અને આ બધા રસ્તો બતાડું છું જેટલા હાથમાં એટલાનું કામ થઈ જાય ને હા આપણા આપણા લોકો છે આપણા ગુજરાતી લોકોને તો પહેલું પહેલું લાભ મળે છે બીજા બધા લોકોને પછી મળે પણ ગુજરાતી મારી ગુજરાતી ભાષા શું એ મને કાબુ કરો ને એટલે ગુજરાતીને વધારે લાભ મળે ઇંગ્લિશ ઉપર બહુ કાબુ નહીં તમે હિન્દી ઉપર પૂરો બહુ કાબુ નહીં એટલે ગુજરાતી ઉપર કાબુ એટલે ઘણો લાભ મળે આત્માને જુદો પાડી દેવાનો છે દેહ થી આત્માને જુદો પાડી દેવાનો એ અમે અમને ભેદવિજ્ઞાની કહેવાય ભેદવિજ્ઞાની એટલે મેં દેહમાં આત્મા અને બેનો આત્મા અને અનાત્માની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખ્યા બે આમ તો ચાર વેદ ભણો નહિ તો ચાર વેદ શું બોલે તો આપડે પૂછીએ આત્મા કયો તો ગો ટુ જ્ઞાની ભેદ વિજ્ઞાની હવે જ્ઞાની તો આપણા હિન્દુસ્તાનમાં વીસ હજાર પણ એ જ્ઞાની કામલા ના ગયા બુદ્ધિશાળી એક જ્ઞાની કામ ના લાગે જેના બુદ્ધિનો ચોંટો ના હોય તે કામ લાગે અમારા બુદ્ધિ નો સોટો ના હોય બુદ્ધિ ના હોય એટલે કામ લાગે બુદ્ધિ હોય તો અમને તમે ગાળો બોળો માર મારો તો અમે તમે આશીર્વાદ આપીએ કારણ બુદ્ધિ નહી ને આ દેહ માલિક નહી આ સત્યાવીસ આ દેહ ના માલિક આ મનનો માલિક નથી ના આ વાણીનો એ માલિક નથી સત્યાવીસ પોઈન્ટ સેવન ઇયર્સ અત્યારે હિન્દુસ્તાનમાં કેટલા એવા માણસો પોંત્રીસ હજાર માણસો છે નિરંતરક્ષાનું ભૂલાય નહીં કારણ કે વિજ્ઞાન થયા તો આ ગપુ નથી આ એક્ઝેક્ટ વિજ્ઞાન આ આંતરિક વિજ્ઞાન છે બાહ્ય વિજ્ઞાન છે બાહ્ય વિજ્ઞાન વિનાશી છે અને આંતરિક વિજ્ઞાન કલ્યાણકારી છે માણસમાંથી પોતાનું ફૂલ સ્ટેજમાં પહોંચાડે છે શું એટલે ઇન્ડિપેન્ડન્ટ સ્ટેજમાં આ તો ડિપેન્ડન્ટ ભણવું આ તો બધું આપણે એમ કોઈ છે ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણો કોઈ નહીં વર્લ્ડમાં અને આપણો અન્ડર હેન્ડલ નહીં કોઈ ડિપેન્ડન્ટ સારું ઇન્ડિપેન્ડન્ટ સારું કોને બનાવી લાગે છે તમને જે લાગતા હોય એટલા જવાબ મને કહો એક વાર તમને ટાઈમ છે ટાઈમ હોય તો વાતચીત કરવા ધંધામાં ચીત હોય બીજું કોઈ કામકાજ હોય છ કલાક વાતો અને તમે ઉઠો નહિ પછી તમારું કામ ધંધો બગડી જાય એવું કરવા માટે નથી આવ્યું તમારું કામ પેલું કરો અને પછી આ વાત મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય કે દે ગોડ ક્રિએટર છે એવું માનું છું હું ગોડ ઇઝ ક્રિએટર એવું માનું છું તો માનો તો ક્રિએટર મારો છે ને આ તો ક્રિએટર કાય 21 સાલ ક્રિએટ કર્યો એક નો આદિયા હા નો આદિયા એનો હવે નોનો એટલે જે ક્રિએ એટલે બિગિનિંગ થઈ ગઈ કે નહીં ક્રિએટ થઈ એટલે યસ એટલે બિગિનિંગ થાય છે ને અંદર આજ ના આવે બિગિનિંગ થાય છે ને અંદર આ ને તો આ જગત અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંતની શરૂઆત જગત છે એ અનાદિ આનંદ છે સાંભળેલો નહીં નહી આપણા શાસ્ત્રો બૂમ પાડે કે અનાદિ અનંત ભગવાન એ ક્રિએટે વિરોધાભાસ વાત છે શું કહ્યું ક્રિએટ કરવાની જરૂર નથી આ વિજ્ઞાન થી ધી વર્લ્ડ ઇઝ ધી પગલ ઇઝ સેલ્ફ God God not not puzzled this world at all. correct by relative point, not by real By relative real real only scientific evidence. Scientific evidence. સાયન્ટિફિકમસ્ટન્સ એવિડન્સ એ તમારા સંજોગો બધા ભેગા થાય તો જ કાર્ય થાય નહીં તો કોઈ બીજો કરનાર છે સંજોગો ભેગા થાય તાર જેમ ટુ વેયર્સ નવું ભેગું થઈ જાય અને પાણી થઈ જાય એ તમારા બધા સંજોગો ભેગા થાય તો નફો અગર ફોટ તો એ બધું સંજોગો એટલે સાયન્ટિફિક સરકમ ચલાવી રીતે એ સંજોગો ચલાવે છે આ બધા અને તાર સાયન્ટિસ્ટ પૂછ્યું તો ભગવાન નથી તમે ભગવાન ના આવે તો આનંદ એવી વસ્તુ જ ના હોય મુખ્ય વસ્તુ ભગવાન જ છે અને તે ભગવાન મને કહે ક્યાં રહેશે મને કહેશે તને શું લાગે છે ઉપર તો બાપો નથી હું દે આવ્યો બધે હું તો ખાલી આકાશ છે હું બધે દે આવ્યો તમે મને કહે સાચું એડ્રેસ આપશો મેં ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ બધા ક્રિએચર ની અંદર રહ્યા છે અને ઇનવિઝિબલ ક્રિય છે તમારી મારી વચ્ચે ઘણા છે વાંચતી ના દેખાય દુર્મી છે ના દેખાય મારી પ્રિય છે જે ભરેલું છે એની મેં ભગવાન રહી લાગ્યું ભગવાનના ઓળખવાની જરૂર છે ભગવાન શું આપે છે આ જગતને પ્રકાશ જ આપે છે પ્રકાશ જ અને બીજી બધી તમારી જવાબદારી કે છે શું કે છે કારણ તમે જે કાર્ય કરો છો તમારી જવાબદારી નહીં હોય ને વચ્ચે ભગવાન કે કંઈ દખલ કોઈની નથી માટે તમારું જ પ્રોજેકશન છે માટે તમારે હાથ કરજો કોઈને સુખ આપજો જીવો મળશે આપણને જે કરાવે છે ભગવાન કરાવે છે ને ના ના ભગવાન એમ કે ભગવાન ઈચ્છા કરે કે મારે આ માણસે તપ કરી દેવો છે તો તરત જ તપ કરી દે એ કોઈ એમાં ચાલે નહી ભગવાને એના આત્મા તત્કાલ લીધી નથી તમારા કર્મ કરો ને તમે ભોગવો એના ફળ તમે આટલું પોઈઝન ખાઈ જાય નહીં એટલે ભગવાનને મારવા ના આવવું પડે એ પોઈઝન જ એમને તમે ખબર પડી ને એટલે ભગવાન તો આમાં જ્ઞાતા દસતા પરમાનંદી એક ફક્ત ભગવાનમાં ફાયદો શું થાય છે કે કોઈ માણસ અણહમજતી પણ એમ હે ભગવાન કે એની હાથે આનંદથી જાય ભગવાન અમને પ્રેરણા કરે સલમ ચોરી કરેરણા કરે ભગવાન ભગવાન જેલમાં જાય તાર જેમ જવાનું જે પ્રેરણા કરે ને તે ગુનેગાર કહેવાય પણ ફેરેક ફેરેક બઉ સમજવા જેવું છે અવડું સમજાય અને પછી બહાર મારે ગોળી ક્રિએટિવ કેવું પડે ના કવું તો લૂટી રે લોકો એટલે આ જે ક્રિએટિવ નથી એવું કોને કેવાય જે લોકો વિચારકો છે જે તત્વજ્ઞ છે જે તત્વ જાણવા માગે છે તેને કે બીજા લોકો ને હું પેલો પૂછી દઉં તારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક અલૌકિકતા કે અલૌકિક તો અલૌકિક ભગવાન એટલે આ બધું પડે રમેશ્રી ના કયા કામના આણંદના છે રમેશ્રી કયા કામના આનંદ આનંદ આનંદના આણંદ ના બરોબર એટલે આ બધું સમજવું પડે ના સમજવું પડે ભાઈ અંદર અંદર આ બધું હોવા છતાં અડે અડે એવું કરવું હોય તો વિજ્ઞાન તો જાણવું પડશે ને આ બધી હોય ઉપાધિઓ છતાંય પણ ઉપાધિ ના આવે અને નિરાશ આપણે નક્કી કરીએ કે આવ્યું છે એટલે વર્તમાન માં જ રે ભૂત રે ભવિષ્ય જાણવા જેવું છે એમ કે માણસ કાલે શું થશે એની બધા ને ચિંતા તો થાય જ ને કાલે શું થશે એની બધા ને ચિંતા તો થાય જ ને બાળકો ચિંતા નથી કરતા નથી હા અક્કલ વાત કરે ચિંતા કોણ કરે તે વધારે કર ના કરે એમ ઓછી એક કરિંતા કરે વધારે કરે એ ચિંતા કરવાનું પછી એને એને પ્રથક કરે કરવાની જરૂર છે કે કેમ આમ છે તેમ છે પ્રથક કરીને આગળ જાય એટલે ચિંતા ના થાય એમ વધારે કરિંતા હોય ને હોય પણ જૂજ હોય જુ જુ વધારે કરો ક્રોધ બહુ ના કરે એ વાત તમારી જોડે કોણ કરે છે ભગવાન તો પછી આ હું ઉઠ્યું ને તો પછી આ વાત કરતી એવી એટલે ત્રણસો ડોલર નું ચાર ચારસો ડોલર દાદા ભગવાન ટેપ રકડ વાત કરે છે એ વક્તા એ છે તમે શોતા છો અને હું જ્ઞાતા દસતા આ શું વાગી રહ્યું છે શું શબ્દ બોલી રહ્યા છે નત મારી પાસે આવો વ્યવહાર આ બોલો હવે હા એવું ચાર એક જ માલકી વગરની વાણી છે આ એટલે સરસ્વતી કહેવાય શું કેવાય માલકી વગરની વાણી નોટ માય સ્પીક ભગવાન થી બોલી શકાય નહીં ભગવાન બોલવાનો ગુણ અંદર નામનો ગુણ એ આત્મામાં ચેતનમાં નથી પણ અચેતનમાં છે જડમાં છે સાહુ નામનો ગુણ સાઉન્ડની વસ્તુક્રિયા છે પ્રક્રિયા છે આ બધું ઈચ્છા હોય ના હોય એના ગુણો ગુણથી ઓળખાય ને આ સોનું અને તોબું ભેગું થયેલું હોય તો કોણ છૂટું પડે એના જાણકાર હોય તો છૂટું પડે ના પડે એ છૂટું પડે જો એવું બન્યું નથી પણ આ એક અપવાદ છે દિટ ઇઝ ઇલેવંતર વાર છે નથી ગયા ભાઈ ભગુભાઈ ફાઈનાન્સિયર છે ને કરેલું કામ જાતનું કામ શું કામ કરેલું કઈ જાતનું કામ કોઈ પણ જાતનું કામ કશું કરેલું કરું માનસાઈ ની વાત કરો છો કે પૈસા કમાવાની કઈ વાત કોઈ પણ જાતનું કામ કરેલું આખી નથી આજ રાખી જી પણ નથી કોઈ નું ખાઈ નથી એટલે આખી જિંદગી માં કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી અને કોઈનું ખાઈ નથી સાચો રોટલો કમાયા સાચું બોલ્યા અને સાચો રોટલો કમાયા ચોરી કરીને ખાવું સાચું બોલી ને મારી દાદાજી સાચું બોલો ને તમે સત્ય બોલો અને કોઈનું ખરાબ ના ઈચ્છો એમાં ભગવાન રાજુ બેસે ભાવના એવી રાખવી જોઈએ પણ આ તો હું તમને સમજાવવા માંગુ છું વાસ્તવિક માણસ છે પદ્માસન વાય ધ્યાન કરતા હતા પછી મેં કઈ શું કરો છો તું ધ્યાન કરું છું સારું બીજા પદ્માસન વાયુ ધ્યાન કરતા મેગ કરતા હો કરતા કરતા કરતા તે અને તમે કરતા પગની બાંધો નથી જરૂર નથી કરતા ક્યારે કહેવાય નથી કરતો કે જરૂર આપી માણસ દાડી નાખી આપડે બીજા સાધન બધા ના આપીએ પોતે એકલો જ હોય પોતે એકલો જ હોય બીજા કોઈની હેલ્પ ના હોય એટલે આપડે જાણવું છે ના જાણવું તમને કેવું લાગે દાઢી ડાળી આપણે કઈ દાઢી કરતા આવડે ત્યાં કઈ દાઢી તો બલબલ બધું એક ચાર વખત કરી નાખું પછી આ આપીએ નહી બધું તો આપણે દાળી કેમ નહીં કરી રેઝર આપવો તો ખરું રેઝર કરી ત્યાં કરી સમજવું પડે હા હા સમજવું તો જોઈએ ને આપણે આ બધા ડિસ્કશન માંથી એવું તો એવું સમજાય કે દાદા એમ માને છે કે ભગવાન છે ને એવું જાણે છે કે દાદા ભગવાન પોતે કેવડે હું દાદા ભગવાન ની લીલા છે પણ ભગવાન શું છે અને શું એ જાણવા જેવું છે એ જો જાણે એક્ઝેક્ટ તો ભગવાન પર આરોપ ના થાય આ તો ક્રિએટર કરીને કુંભાર બનાવ્યો છે ને શું કરું થાય આક્ષેપો આપીને શું કામ છે એ આવા ભગવાન જેવા ભગવાન એને આક્ષેપો આપીને શું તમને ફાયદો પણ આ લોકો સાધુ સૈન્ય સમજે નહી એ ભગવાનને બનાવ્યા એ ભગવાનને બનાવ્યા એ થઈ ભગવાન ને કે આ થાંભલો છે ને લાકડાનો તે થાંભલા એવું કહેજો શું કાતો લાકડા બાળકીઓ ખેડૂતો શંકા પડે કે ચાલ ભગવાન ને બાળવાન મેનમેડ જેમેડ એમાં નથી કુદરત મેઇડમાં બધામાં છે પાણીમાં હવા બધામાં છે પણ મેનમેડ નોટ ઇન ક્રિએશન મનુષ્ય જેમાં નથી જ્યાં તે ખાજો બીજો લાકડા બહાર જો ઘડિયાળ તોડી નાખો તોડી નાખો પણ ધણી ને પૂછીને ભગવાન અરે મારી પાસે ઘણા લોકો ઓછા આવે છે કાં છુ કે દાદા ભગવાન પોતે કેવડાવે છે એવું નથી મારી પાસે તો દાદા ભગવાન પ્રગટ થયા છે અને હું તો જ્ઞાની છું શું શું એટલે બધાને કહી દઉં ચોખ્ખું જ કે ભાઈ પ્રગટ થયેલા છો હું દાદા ભગવાન થયો નથી મારે ચાર દીકરી ખૂટ છે હજુ અને આ કાળમાં સંપૂર્ણ થઈ શકે એવી સ્થિતિ નથી આ કાળ એવો છે અને જે લોકો સંપૂર્ણપણે દાવો કરતા હોય એ તો એમની જવાબદારી પણ બોલે છે એમાં આપણે શું કરીએ કોઈ ગમે તે ભગવાન કહેવડાવે તેને આપણે ના કહેવાય નહીં એની જવાબદારી પણ મહાન આના બહુ પાપ ભોગવવામાં પડે છે ભગવાન થવું એ કંઈ હેરી વાત છે કે દાદા ખાન છે એટલે ત્રણસો હા ડિગ્રી એમની છે તો પ્રગટ થયા છે જ વેલા છે અને અનુભવ કર્યો છે એમનો એટલે બધાને કહ્યું દાદા ભગવાન મેં હું એમને પગે લાગુ છું કે દાદા ભગવાન તમારું કલ્યાણ કરશે અને હું તો જ્ઞાની પુરુષ છું વર્ગની ઓબ્ઝર્વેટરી કહેવું કોઈ પણ બધા પ્રશ્નો મુંબઈમાં મોટા પ્રશ્નો જબરજસ્ત સમાવે મોટા મોટા બધા સાયન્ટિસ્ટો બધા વકીલો ડૉક્ટરો બધા આખા બધા છે બધા પ્રશ્ન જબરજસ્ત બધા પ્રશ્નો જવાબ મળવા જોઈએ એને તો બધા કરેક પ્રશ્ન દરેક પ્રશ્ન કરે કારણ કે આ ઓરિજિનલ પેગ રેકોર્ડ મારું હોય તો બુલવાજ સાહેબ મમતા વગેરેની ચાલો હવે રજા આપો છો જઈએ આટલું થઈને જેનાથી કઈ આપડા ધ્યેય તરફ પહોંચી શકાય આ ધ્યેય વગર નું જીવન આવે છે ખાઈ પીને મોત કરીએ અને આખો દો ચિંતા વી ચેરાય કરીએ જીવન જીવન ધ્યેય કેમ છે મનુષ્ય પણ મળ્યું મનુષ્ય પણ જાય એનો એટલે મનુષ્ય પણ પછી આપણે ધ્યેય પહોંચવા માટે શું કરવું જોઈએ સંસારના સુખો જોઈતા હોય ભૌતિક સુખો તો તમે ભૌતિક સુખ પાસે જે કઈ હોય તે આપો લોકોને તો જે હોય માનસિક સુખ હોય પૈસાના હોય તો ધક્કા ખોઈને એને અબલાઈ જાય મિચર કરીને તો કંઈ પણ લોકોને સુખ આપો તો તમને સુખની આશા રાખી શકો છો નહીં સુખ તમને મળે અને જો દુઃખ આપો તમને દુઃખ મળશે આ દુનિયાનો કાયદો એક જ બે શબ્દોમાં સમજી રહ્યા ખગતના તમામ સંસારો ધર્મોનો કે તમારે સુખ જોઈ તો જીવોને સુખ આપો અને દુઃખ જોઈ તો દુઃખ આપો જે અનુકૂળ આવે તે આપો સુખ લોકો કે સમ કેવી રીતે આપીએ પૈસા નથી પૈસાથી અપાય છે એવું એટલું જ નથી એના એની જોડે ઓબલાઇઝિંગ કરી શકાય એનો ધગો કરી શકાય એને સલાહ આપી શકાય બધી અનેક રીતે ઓબલાઈઝ કરી શકીએ એમ છે અને આપણને બે ગાળો લઈ જાય તો પછી આપણે મનમાં વિચારો શું થાય છે પછી આપણામાં વાઇલ્ડનેસ આવે છે લોકો આપણને ગાળો બોલે માણસ માણસ પણ રહેતો નથી પછી વાઇલ્ડનેસ આવે છે આ વાઇલ્ડનેસ આપણને શોખે શું કહ્યું આપણે માણસ છીએ એ ગાળો જોનારે વાઇલ્ડનેસ કરે છે માટે આપણે વાઇલ્ડનેસ કરવી એવો કંઈ કાયદો હતો હમો વાઇલ્ડ થાય માટે આપણે વાઇલ્ડ વાઇલ્ડ થઈશું તો આવતો વાઇલ્ડનેસ કરશે એટલે આપણે તે નક્કી કરવું કે મારો કંઈ હિસાબ હશે કે માટે આપવા આવ્યો છે બીજા કોઈ આપતા નથી માટે આપવા આવ્યો છે માટે કંઈક કારણ તો હોવું જ જોઈએ તો આપણાનો હિસાબ તો એટલે આપણે જમે કહી દેવું કે બે ગાળો લઈ ગયો એટલે જમે કહી દેવું કે આપણો હિસાબ પછી કરવો કંઈ મારો પૂર્વક્રમનો દોસ્ત છે તેની તમે નિવેદ છું મારો હિસાબ પછી કરવો આપણે જો પછી પોતા ધીરીએ તો પછી ધીરીએ પછી ફરી આપણો જ બનકે દે ખોટું છે બરાબર કઈક જીવન જીવાનો છે આપણો હોવો જોઈએ એ તો આપણો બનકે દે શું ખોટું સાસુ સાસુ દુઃખ રહેતા હોય એનું હોમો પાછું પીરે ફીરે આપણે જાણીએ કે દુઃખ એવા આવ્યો છે હિસાબ છે પેલા ચૂકવે છે તો આપણે અને જેને કંઈ એવું હોય સાસુ કે બહુ સાસુને દુઃખ દેતા હોય તો મને આ કહી દઉં હું સમજાવું કે આ અને તું તૂટી જઈશમાંથી નહીં તો તું કોમ્પ્લેક્ષ કરું છું તારા કેસમાં બંને વાહીલ સાહેબ પછી રહીશું તે માણસ થઈને માણસ થઈને જો વાઈલ થઈએ એનો અર્થ શું છે કેમ લાગ વિચાર હોવા જોઈએ ધર્મ એટલે કઈ ભગવાન મૂર્તિઓ નથી ધર્મ આપણે જઈને પોચવું એમનો ધર્મ છે જોડે જોડે એકાગ્ર કરવા માટે આપડે કોઈ પણ સાદર કરીએ એવા જુદી વસ્તુ છે પણ એકાગ્રતા હું એકાગ્ર છે એમાં ઓગલાઇઝિંગ નથી રાખો કરો ઓગલાઈઝ કરવા સાહેબ જશે શું નક્કી કરો મારે વાઈલ કર્યું નથી થઈ શકે છે મુશ્કેલ હોય તો એ મને નક્કી કરીએ નઈ કારણ માણસ છો ભારત દેશના માણસ છે જોયા છે ઋષિ મુદ્ર ઋષિ મુનિયા ના પુત્રો છે તમે ભયંકર શક્તિઓ તમારી પાસે પડી રહી છે પણ આવડેલી પડી કામ લાગે તો તમે આ મારા શબ્દ પ્રમાણે જો નક્કી કરો મારે નક્કી કરવું છે બે વર્ષે ફરી જવાનું પણ આમ વાયરનેસ ક્યાં સુધી કર્યા કુખ પડતું નથી વાયરનેસ સુખ પડે છે ના એટલું દુઃખ જ નતરો છો રાતે ના આવે તો તમે એનું ગાળો ભાડીને આવો તો તમને રાતે હું નહીં આવે અને તમે ગાળો દેવ જમે કરી દેશો ગાળો ગાળો દેવો જમે કરી દે ચોપડા હિસાબ થઈ ગયો અને ચોપડાનો ખરેખર હિસાબ છે આ તમે ના જોડો તેથી તમને એમ થાય કે આ નવો માણસ આપણે ગાળ ભોળે છે એ પોસિબલ છે નહીં સમજો ને એ વિજ્ઞાનથી હું કહું છું કે એ પોસિબલ નથી એ જે આપે છે એ તમારો હિસાબ જ આપે છે આ વર્લ્ડમાં કોઈ પણ તમને વસ્તુ આપે કે આ હિસાબ જ આપે નહીં માટે વ્યક્તિ વખતે વાયલને ગભરાવણ ખોટી થાય છે કારણ એની અનંત શક્તિ જબરજસ્ત શક્તિ કરી અને તમારી પાસે માગો તો હું આશીર્વાદ કેમ ના થાય કામ કામ કેમ ના થાય આશીર્વાદ કોણ આપી શકે કે જે દેહના માલિક ના હોય તે દેહ ના માલિક ના હોય તે આશીર્વાદ આપી છે દેહ ના માલિક માલિકે એમાં કઈ આશીર્વાદ બરાબર જેવારે ખરા પણ જેવું જોયે એવું ફળ ના મળે તમને કેમ લાગે છે સાચી વાત છે આશીર્વાદ તો તે જ આપે કે જે દેહના માલકી પણ ન ધરાવતા ભાઈ શું કરું આ તમારે હું વાણી નું માલથી પણ હું મારું નથી આ સ્પીજ આ મારી ન બહુ સારું બોલ્યા સ્પીજ કોની છે હા આત્માની જે સ્પીજ તમે કહો તો આ બસો ડોલર કે ત્રણસો ડોલર નો હોય છે તો એ બોલે છે હું ઉઠું ને જવું ને તો મારા જેવું જ બોલે તો પછી આત્મા ચારસો ડોલર નો થયો એવું નથી ખરેખર આ એક્ઝેક્ટ કહી દઉં હંડ્રેડ પર્સેન્ટ ફેક્ટું કહી દઉં કે આ ઓરિજિનલથી આપણે ઘર બોલે છે હન્ડ્રેડ ફેક્ટ વાત કરું છું કે ઓરિજિનલથી આપણે ઘર બોલે છે એ વખતા છે તમે શોધતા છો અને હું જ્ઞાતા આ શું બોલી રહ્યું છે એનું ધ્યાન મારી પાસે નત રહે છે આ શોધમાં રહીને અને કોઈ માણસ બોલી શકે એમ છે કોઈ જીવ આત્મા બોલી શકે એમ નથી માટે લોકો ઇગોઝમ કરે છે કે હું બોલ્યો એટલું જ છે ખાલી અને પછી આપણે કહીએ કેમાં હું બોલ્યા તો મારી ભૂલ થઈ ગઈ કે છે તો બોલનાર ભૂલ થાય બે કોણ જુદા જુદા છે તો હોય તો આ બધી આ વકીલો છે તે તમને શેર સમજાવવા માટે કહું કેબ રેકડ કેવી રીતે છે આ વકીલો આપણા કોર્ટમાં જે ફેંકે છે જવાબદારી વાળો ફેકે છે કે બે જવાબદારી વાક્ય કોર્ટમાં વાતો કરે છે તમને કેવું લાગે બે જવાબદારી વકીલ જવાબદારી વાળું બોલતા છે બે જવાબદારી બોલતા બે જવાબદારી બોલાવતા વકીલો કેસ લડે છે જવાબદારી હા જવાબદારી વાળું બોલે છે જવાબદારી વાળું વાક્ય એક પણ બોલવું હોય એક જ વાક્ય તો એક અડધો કલાક વિચાર કર્યા પછી બોલાય જવાબદારી વાળા જવાબદારી વાળું વાક્ય એક અડધો કલાક પછી વિચાર કર્યો વગર બોલાવી નહીં નહીં તો બંધાઈ જઈએ આપણે એટલે બોલીએ છીએ નહીં તે ટેપ રેખા તૈયાર થાય પછી બોલે છે શું કે પાછળ એ કોઈ શું બોલ્યો બોલ્યો અને હું કેવું મેં ટ્રીડિંગ કર્યું બીજી વખતે બરાબર ટીડિંગ ના થાય તો આપણે કેમ આથી ટીડિંગ બરોબર ના થયું કે તારા ભવિષ્ય આંકા છે ને મારું હું બોલાવ્યું આવું તારું આંખું છે પ્રારબ્ધ કે છે આવું બોલે ને ના બોલે એટલે બધું આ જગતને સમજવાની જરૂર છે અને આ જો સમજીને આગળ વધીએ તો આનું ને આવે નહીં તો દિવેડો આવે નહીં અને પણ